પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન બે હજાર ચાલીસ ના પરમ સામ્યમ મુકાયો જ્ઞાન તપસા એ તો અમે ભક્ત ના મન ઇન્દ્રિયો કહ્યું છે પણ ભક્ત ના મન ઇન્દ્રિયો ભગવાન સામે છે અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે અને તેજ પણ આકાશરૂપ થઈ જાય છે અને વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે એમ જે ભગવાન ભક્ત હોય તેના જે દેહ ઇન્દ્રિયો અંતઃ કરાણ करीने आकारे ने भगवान आकारे थई थई छे छे। पोते भक्तना दिव्य थी जाए क्या दृष्टान है जाली डाले चटको लाईर गुंजारो करे थे? આકાર થઇ જાય છે અને આજે અમે વાર્તા કહી તેનું હાર્દ એ છે આત્મજ્ઞાન છે તથા કેવળ ભક્તિ નિષ્ઠા વાળો છે તે બે ગતિ કહી છે પણ કેવળ આત્મનિષ્ઠા વાળો જે કૈલકરણ તેનું ભગવાન રાખો અને સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે માટે કોઈ સારા સારા કીર્તન બોલો એમ કહીને પોતે ધ્યાન કરવા માંડ્યા અને સંત કીર્તન ગાવા લાગ્યા એથી વદનામ એવી રીતે કાર્યુ હતું પામી શકતા નથી તો અહિયાં મહારાજ કીધું કે નિરંજન ના પરમ સામે છે એનું કેમ સમજ એટલે મહારાજ કે અમે જે આ વાત કરી છે ભગવાન ના સાક્ષાત્કારપણા એમાં પૃથ્વી આદિ ભૂત આકાશરૂપ થઈ જાય છે એમ ભગવાન ને યોગ્ય કરીને ભક્તના ઇન્દ્રિયો અંતકરણ છે એ દિવ્ય ભાવ ને પામી જાય છે હવે અંતરણ દિવ્ય થઈને ધામ માં તો છૂટી જ જાય કારણ કે અમારા બ્રહ્મસૂત્ર માં તો એવું આવે છે પામી જાય એમ ભાવ ને તમે હું ભગવાન રૂપ થઈ જાય પછી છૂટી જાય તમે બોલો દિવ્ય આવો તો આવ એટલે કેવી રીતે આપડે વાંચી અને ખોટા નું બધા ને જ્ઞાન નથી બધા ને ક્યાંથી જ્ઞાન આગેવાન સારો હોય બુદ્ધિશાળી શક્તિશાળી એ કઈ સમજતો હોય બાકી તો પ્રજા કોઈ સમજતી નથી બાજુ તો માથું ઓલાવે આમ બે મારા કરી છે પણ હજી ઊંડો એ ભાવ બેહો જોઈએ આજ ભગવાન છે ઇન્દ્રિયો અંધાકરણ એનો અર્થ એ છે ભાગવતી તનુ ને આજે સંબંધ નથી આના ઇન્દ્રિયો ન ભાવો બદલી જાય એટલે જ થઈ ગયા કહેવાય ભાગવતી ધનુ ને અરે સંબંધ નથી આના ઇન્દ્રિયો અંધ કર ઇન્દ્રિયો નો હાલ ધ્યાન તો ઈશ્વર પાછા એને ભાગવતી ધનુ આપે છે આ દિવ્ય ધ્યાન અને આ દિવ્ય પોચી ગયો જ્ઞાન કરનારા બધા મદદરૂપ થાય મા ભાવ ટળી જાય મા ભાવ ટળવો જોઈએ ને બોલે કોણ ટાળે અને ભગવાન પોતે આ બ્રહ્માંડ આવે છે સમજવા બધા સમજે હું માયા માં પીડ્યો છું ઊંડે માથે નરક ના ખાડા માં પીડ્યા હોય તો એને જ્ઞાન હોય કે હું નરક માં છું એમાં કોઈ જ્ઞાન હશે છોકરા ને પરણવે તો રાજી થાય છે ગીત ગાઈ ને એવો ઊંચો કરે ને પાછો કરે ને સદા સંબંધી ઊંચા કરે અને પછી એવું સબળે તમે હાનુ ન જ આવે છે ભોગવતાનું કે માલિભા ડૂબાડી જ રાખે જેમ જેમ દિવસો જાય એમ માલિભા ડૂબતો જ જાય પૂર્વ ના ભાવ પૂર્વ પુણ્ય આગળ કઈક આરંભ કર્યો હોય તો આટલા પાછા મળીને આપડે ભગવાન માં શું કયું હવે પૂરું છું ને ઇન્દ્રિયો અંધકરણ પોચતા નથી કહ્યું ને એ અભક્ત ને અભક્ત એટલે અને અભણ માં અભણ માણસો જોડે પોચી જાય કારણ કે એના ઇન્દ્રિયો અંત બદલ્યા આવે જો ત્યાં લગી નુણ ક્યાં વસ્તુ છે લાખો તમને બદલ્યા હોય ભાવ માં માણસ દબાઈ જાય પછી પુષ્કળ દબાણ જયારે આવે દ્વિતરાયણ ગામીયાની મધ્ય વસ્તા ખાતર ના દરબાર માં ઉતરાય દ્વાર ઓરડા ની ઓછરી વિરાજમાન હતા અને સર્વ વસ્ત્ર ધારણ કર્યા હતા પછી શ્રીજી મહારાજ બોલાજે જો અમે એક પ્રશ્ન પૂછીયે ત્યારે સર્વે બોલાજે પૂછો મહારાજ પછી શ્રીજી મહારાજ બોલાજે એકની બુદ્ધિ તો એવી છે કોઈ દિવસ જાય નહીં શા માટે જેમ જાણે છે આવા સંત બ્રહ્માંડ માં ક્યાંય નથી અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી સંત નો અથવા ભગવાન નો કોઈ દિવસ અવગુણ અવગુણ જ આવતો નથી અને બુદ્ધિ તો એ બે સરખી છે અને ભગવાન નો નિશ્ચય પણ બે ને સરખો છે પણ એકને અવગુણ આવ્યા કરે છે પછી શિવાનંદ સ્વામી એનો ઉત્તર કરવા માંગ્યો પણ ઉત્તર થયો નહી જો હશે ભગવાન તો પ્રેવા બેઠા છે ન બોલે કોઈ ગાજ્યો શું ટ માં પડ્યું જ હોય મારી અને બુદ્ધિ તો એ બે સરખી છે અને ભગવાન નાના શિવાનંદ સ્વામી ને પૂછીએ છે. પછી શિવાનંદ સ્વામી એનો ઉત્તર કરવા માંગ્યો પણ ઉત્તર થયો નહિ પછી ભગવદાનંદ સ્વામી બોલા છે એની બુદ્ધિ સ્થાપિત છે પછી શ્રીજી મહારાજ બધા નબળો કેવા જા પણ કેવો છે બે ખબર પડે ગુણ અવગુણ આવ્યા કરે આવ્યા કરે અને એ પછી અમારા દેવા દેખાય એને ખબરી ના પડે એ તો દિવસ વિચાર કરો જોવા પ્રશ્ન આવ્યો એ આપણને લાગુ પડે કે ન પડે કઈ તમે સોની બજાર જાઓ ઘર વખત હોય લાગત ના ભગવાન કરો તમારી ભલે શિબિર થાય બ્રહ્મસત્ર થાય દુનિયા ના માણસો આવે દૂર દૂર રાત્ર આવે તમે પાંચ દસ જણા દે છો બરાબર કેવાની જાત સારું બોલે છે પણ હાર કેવાય એમ યાર ખબર ખબર આવડાવી છું પાક એનો ઉત્તર જ છે જે કોઈ જગત માં ગેતા નથી એને તો કોઈક નો ફટકાર લાગ્યો એમ મોટા સંત ને દુખાવ્યા હોય અથવા કોઈ ગરીબ ને દુખવા હોય અથવા ચાકરી ના કરી હોય એ માટે થાય તેવું નથી એમ સુ ને એને પૂર્વ ના આવરણો છે જો કેમ સારી થાય લીધું હશે નામ થાય બધા ને ક્યાંજ આમાં એવું ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એનું તો એમ છે એક તો અમે આ માથે બાંધી રહ્યા એ વસ્ત્ર સાબુ જઈને ધોઈ નાખીએ એટલે તરત ઉજળું થાય અને જયારે જાડા વસ્ત્ર ધોવું હોય ત્યારે તેને બે ચાર દિવસ સુધી પાણીમાં પલાળી મૂકે પછી અગ્નિ કરીને બાફે પછી સાબુ દઈ ને ધોય મારે કબૂલ કરેબડા હેલા કોઈ ઝીણા તો તરફ કઈ દે કે ઝીણા છે મોજ જેવા થઈ એમ કોઈ ન કયો મોજ જેવા તો બાપુ પડે હોય એ સર્વે પાડે છે એટલું જ પાડે તો એ દોષ કરે નહી નો અને બીજા જેમ નિષ્કાની રહે છે નિસ્વાદી રહે છે નિસ્વું થાય બીજા નિષ્કામી રેતા હોય તેથી એને વિશેષ નિષ્કામી રેવું હોય તમે શો અર્ધો બોલો અને બીજા નિસ્નેહી રહેતા હોય તેથી એને વિશેષ નિસ્વું અને બીજા નિર્માની રહેતા હોય વિશે નિર્માની રહેવું અને બીજા સુડું એને બીજા માળા ફેરવે તેથી એ વિશેષ માળા ફેરવે અને બીજા ઉઠે તેથી ઘડી વહેલો ઉઠે એમ સર્વે થી વિશેષ તો એની બુદ્ધિ પછી ટાળવા પ્રાણી માત્ર માં જરૂર કઈ જ હોય અખંડ સ્મરણ રહેવું જોઈએ તમારે ઘરે જરાય વાળો માનું ઘર વાળો એટલે અહીંયા ઘર થોડો વયો જાય ને આપડે કરી આપણી ભૂલ જાય ને ખુબ કર્મ મૂર્તિમાન છે કે અમૂર્ત છે એમાં બંધ બેસ મોટા સાધુ છે એનો પ્રશ્ન જણો આવ્યો બોલો મોટા યોગાનંદ સ્વામી કહ્યું છે એનો ઉત્તર નથી કર્મ માંથી થયું એવું છે મૂર્તિમાન અને જે કર્મ ને મૂર્તિમાન કહે છે તે તો નાસ્તિક કહે છે અને કર્મ થયું ને આ મૂર્તિ બતાવો મૂર્તિ નું નામ દેખાણું તો ખર હાથ ઈ ન કહેવાય મૂર્તિ જે કર્મ કર્યું ને લાભ દેખ લબતા હા એ થાય જે વેપાર કરો બાર કેમ નિયતન મળી જાય દુ રામ નક્ષત્રમાં જાય ફળ થાય જે રીતે કૃજે મહારાજે ઘણીક વાર્તા કરી તેમાંથી આ તો દેશ માત્ર લખી છે જીતે વચના અમૃતમ એતે કાર્યાનો બીજો વચના છે એલા સાધુ જી જે કહેવાય ઓ સંગ્રહનો ઉતરા ના ઓરડા ની ઓસરી ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે શ્વેત ફેંટો બાંધ્યો હતો અને શ્વેત ખેત પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી चढ़ चढ़ रंग है मुक्तानंद स्वामी जेवा મનુષ્ય હેત થાય છે તમે નો એક બે વખતે વખાણ કર્યા સુખમુની સુખમુની મીડ્યા છો એમ જ બોલતા આવડે એના મોઢામાં સરસ્વતી મુત્રી હોય થાય છે ને એટલે એવા લીધા પણ એમ યાદ ના આવે મારું આની ઉપર ભગવાનશાળી બધું હોય ભગવાન ગુજરાત ના કાઠિયાવાડ એ બધા અક્ષરધામ માં લઈ ગયા હોય તો આ બધું જે દિવસ થી અમારી પાસે રહ્યા છે તે દિવસ થી એનો ચડતો ને ચડતો રંગ છે પણ મંદ પડતો જ નથી માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે માણસ ની ઉપર ની પ્રકૃતિ કરીને ઓળખાતા નથી कोईक मनुष्य तो बिलाड़ा चाली तो, तो अति कामी होने देखी आ तो बहु मोटो साधु को फाटी दृष्टि चालते अणसमजन वालों आ तो असाधु महितो महानिष्कामी हो माके शरीर नी, नी, थाई नहीं मनुष्यी तो रहा था का थाई थे। तो, रहा, रहा, थे? तो तो भेड़ा परीक्षा तो थाई भेड़ा भेड़ो रहे तेरे बोलिया चालिया પણ બાળ અવસ્થા તથા વૃદ્ધ અવસ્થામાં તો નથી જણા સાંજે કોઈક બાળ અવસ્થામાં ઠીક ન હોય અને યુવા અવસ્થામાં સરસ થાય અને કોઈક બાળ અવસ્થામાં સારો હોય અને યુવા બગડી જાય નહીં ટાળા નો યુધી ટળે નહી ત્યાં સુધી ખટકો રાખે એવો જેનો સ્વભાવ હોય ત્યાં તળે નહી ત્યાં સુધી ખટકો રાખે વાત છે આપડે જરાક ઊંડા ઉતરતા જાય ને આપડે લગભગ ત્રીજા આપણે તમે ગમે એટલા પાપ મેળવી માફી આપ્યા પણ ક્યારે આવો હોય ક્યારે એવો ન હોય માખી ખોટો પ્રમાદી હોય તે વધે નહી મોટામાં મોટું આવરણ કહ્યું નથી ચલા પ્રમાણે રોકાઈ ગયા કોઈ માણસ ને ક્યારે વિચાર જ નથી થતો કે આપણે ભૂલીએ છે કે નથી ભૂલતા ધંધામાં રોજગારમાં પણ આના લક્ષણો મેળવવા ના હોય એના તો આપડે બરાબર જાણતા હોય જાણતા હોય ઉપલબ્ધ કાઢી નાખતા હોય ઉપલબ્ધ એટલે અને એવો જેનો સ્વભાવ હોય તે યુવાવસ્થામાં વધી જાય અને જેને ખટકો ના હોય તે અને પ્રમાદિ હોય તે વધે નહીં અને એવો સારો હોય शरीर ने दें जु मैं बामी कार्तिक विचार उपजो जे मेरे मरीर में मा, माता रुधिर म मा, નથી એવું છોકરા તો બાળક છે આપણે વિચાર કરો નહીં ક્યારેક લેશો પુટલો પણ મને ખબર હોય કે કોઈ ને આવડે એમ આ બધામાં કઈ મલીબાથી આમ ચેતનતા આવવી જોઈ ને શીખવવા ટુ કે આપણને જો આવી ભાવના ભગવાન નો ખસે અને નો થતી હોય તો પછી હવે બીજી તરફ જઈ એમ છે બોલો सारो हो तो बाढ़ तजना स्वामी पूछू महाराज एवं विचार मैं तो ठीक શરીર શરીરને દમે તે ઠીક ના દોષ છે તે જાણ્યા જોઈએ અને કેટલાક તો મન દોષ છે તે પણ જાણ્યા જોઈએ તે તેમાં શરીર દોષ તે શું જે શિષ્ણા ઇન્દ્રિય વારંવાર જાગ્રત થાય તથા તેમાં તથા તથા શરીરના દોષ માં કીધું નગર એ તો ઇન્દ્રિયોની અતૃપ્તી માં કાર્ય થાય <laughs> <laughs> <laughs> જેમને તેમ છે. છે. આપણે સાધુ થયા હું કેજા કરું છું એ પંચ વિષય જાણીને જોતા ન હોય ને કોણ સમજે આવડા શું નક્કી કર્યું આપડે જોવાય ન બાંધકામ હું જોતો હજી મારી જોવાની દ્રષ્ટિ એને ખબર ન હોય એટલે એ ચોક્કસ કહું બાંધકામ ઈ પણ એક જાત નું આ લૌકિક ભાગ છે આ બધું બઉ આવેલ પણ મારા નામ ઉપર થી મારે કેવું ને એ બરાબર કીયા છે ને ક્રિયા ને ઓળખવી જોવાની ક્રિયા એક ની એક પણ જોઈ દેખે જો બ્રહ્માન સ્વામી ની વાત જન્મ બ્રહ્માન સ્વામી કે અમારે માયાનું આવરણ કરે આ મારા છે ને તમારાજાનું આવરણ કીધું નહીં બે માં ફેર સર્વ ને જોઈ વળવું તથા પ્રકાર ના ગંધ સૂંઘી મજલ કરવી જો એમાં તથા બળે કરીને કોઈક ને તેના હાડકા ભાંગી નાખવા જોડુ કરવાનું પગત નાનો મોટા દંડ કરેડોદ કરી બાવડું લઈ ને ઉભો થાય ઉભો કરે પરાય ને ઉભો કરીને પછી બાતમા બે મળે બે બાકીમાં કેટલાક ખડ હતા જે મજબૂત હોય એવો બે મળવાનું દેખે આખી હું પ્રેમ થી હમણાં લગી હતું એ લેખ તથા બળે કરીને કોઈક ને મળી હાડકા ભાંગી નાખવા તથા સ્વપ્નમાં વીર્યપાત થાય ઇત્યાધિક ઇત્યાધિક જે દોષ છે તે સર્વે દેહ ના દોષ છે ઇન્દ્રી ના નથી થાય ખાધાનો તથા પીધાનો તથા ચાલ્યા નો તથા સ્પર્શ નો તથા ગંધ નો તથા શબ્દ નો અને સ્વાદ જે સંકલ્પ રહ્યા કરે એમ મનના શરીર ના દોષ જાણીને શરીર ના દોષ ને શરીર ને દમવાયું નથી અત્યારે આમ હું જાય અને સ્વાધીન રાખવું આઠી વાળી વાત બોલવી દુઃખ છે સમસ્યા કવડું શાસ્ત્ર આજે બ્રહ્મચર્ય આપણે જેને કહીએ છીએ પાડવાના સાધનો છે એ હોય તો એને મદદ થાય પણ વાંચું તો નથી પણ એવું લાગે કે ભગવાન સિવાય જેની આમ ઈચ્છા રે છે એ બધા જણાવી નજીક થવાનું એનું નામ બ્રહ્મચર્ય બ્રહ્મ ને નજીક થવું એમાં આવડું આ સાધન રૂપ છે એને સાધ્ય નો મનાયું ત્યારે એમાં બ્રહ્મચર્ય સ્વરૂપાયોગ તમે એવો શીખવાડે જેથી કરીને એનું બ્રહ્મચર્ય વ્રત ટકી રે ટકી એટલા માટે યોગ એને શીખવજો એટલા માટે મારમી શબ્દો શાસ્ત્રો ના શકે બ્રહ્મચર્યુ ઉપલબ્ધ પાડે છે અને ભગવાન ની નિષ્ઠામાં કાજબ છે એ અને સામાન્ય નાની ઉંમર હજી થતા મુખ્ય એના માટે આ બધું બરાબર મર્યાદા ઓલિયા માં દ્રષ્ટિ પડે ને વાત કરે પેલા તો આ નથી જ્યાં પડે પેલા દેહ ને દમ શરીર ક્ષીણ થઈ જાય થયા પછી તે મનના દોષ રહ્યા તેને વિચારે કરીને ટાળવા છું જે હું આત્મા છું અને સંકલ્પ તકી છું તથા જેને એકલો વિચાર છે અને દમન નથી તે પણ ઠીક નહીં તેમજ એ બે જેને હોય તે શ્રેષ્ઠ છે ત્યારે ત્યાગી તો જરૂર રાખ્યા જ જોઈએ આજે ઉખાડવું છે અને પાછા બોલો આપડે કઈ વાંધો જ અને મોટામાં મોટું બીજું અમારે કોઈ ધોળે લુગડે ભગત કેવાય વાત કરે હાજ્ઞાન આપડી ખોટ લઈ ને વાત કરે આવત ને કોણ સમજાડવું કોણ એ તો કાળ છે પ્રજાન